શાસ્ત્રીજી મહારાજનું પ્રવચન બે હજાર ચાલીસ ના જે ઠોધી ચોવીસ ને ગુરુવાર તારીખ અઠાવીસ ચોરાશી કરકરણનું બારમું રચના શરૂ પલટાવી દે આટલી કથા વાર્તા પલટાવનારા પલટાવી પલટાવી દે અને આનંદ માં આનંદ માંગેરા એક દિવસ ખાલી કરીને અને એકતાળી વર્ષ સા એજ કામ કરે પછી એની પાછલા કરતા નથી રામાવતારમાં રામચંદ્ર જે તો ભગવાન હતા પણ એ કોણ કરે ને કઈ નથી કૃષ્ણ અવતારમાં એ તો એની બાજુ હંકેલી ને ગયા હાડા ને એવું દેવા નથી કઈ નથી ખબરદાર સંકલ્પેર્યા છે મારે ગુરુભાઈ સ્વામી હતા મોટી ઉમરે આવેલા મોટી ઉમર ગામડામાં ખેતીના ધંધામાં સાધુ કે છે પનોઠી વાળો કે પણોઠી વળે કોઈ બી વાળેલી નહી ને પછી સભામાં આમ કે સાધુરામ અમે હમ જ્યાં તમે સંસાર માં જા છો અને આ પરોઠી વાળી નહી હોય પણ અહીં પણ તમે અભ્યાસ કર બે પાત્રેમને બધા બોલાયા પછી બેસતા આમ બેસતો ગોઠ ની કોણ કરે ધ્યાન કરતા ઉપર કઈક હોય વાંઘડો કેવું કઈક દેશ નળિયા હોય દોડો કેવું બાંધે આ ચોટલી એ બાંધ યાન તમારા અનુભવ ને વાત આખો ગર નિયર લબાવા કરે इवन પણ એ આવતા નમે તમે વાહ્યાં કેમે ઓ સકુ મારી જિંદગી માં જોયે હા ના આજે કેમ દેખાય ને લુક કેમ ખબર શું વાત દેખાતી ગુરુસ્તે માલકાં ફરે સમી વાકુ હાડી ફરે સપેટ મુંઢે ગોખી મો નમ સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે અમત અઢારસો ના શ્રાવણ વદી છઠ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ श्री गडडा मध्य दादा खातर दरबार ने नी नी श्री ना मंदिर आता परमहस तथा देश देश हरिभक्त सभा ने बैठी पी महाराज बोल एक बात करे सर्वे साने आज वार्ता कहीस એમ જાણે છે કામ ક્રોધાધિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જડાણી છે એવી રીતે કામ જે પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય परम पदार बेसव नहीं જેમ આ દેહ માં ચાર અંત્રિયો પણ એમ ના માનવું છે હું તો છું ને અંતઃ ને ઇન્દ્રિયો બળવાન છે જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિન હોય પછી એના ઘરમાં ઘર ના મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહીં પછી દેશના મનુષ્ય એ વાત સાંભળે ત્યારે દેશમાં દેશના મનુષ્ય પણ એનો હુકમ માને નહીં પછી તે રાજા ગ્લાની પામી અસમર્થ થઈ બેસી રહે અને કોઈ ઉપર હુકમ ચલાવે નહી રાજાને જીવ છે અને ઘરના મનુષ્યુ ઇન્દ્રિયો છે હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાની ઈચ્છે ત્યારે અંતઃકરણ એનું કહ્યું કરે નહીં અને ઈન્દ્રિયોને વશ રાખવા ઈચ્છે તો ઈન્દ્રિયો પણ એને વશ રહે નહી પછી એ જીવ કાયા નગર ને વિશે રાજા છે તો પણ રાતની પેટે છે અને રાજા નું લેસ માત્ર ચાલવા દે એમ આ જીવ ના કાયા ને વિશે પણ જે કામ રાજા નથી તે રાજા થઈ બેસે છે અને એ જીવ નું લેશ માત્ર ચાલવા નથી માટે જેને કલ્યાણ ને રાજનીતિ ના ગ્રંથ ભણી રાજ્ય માં પોતાનો હુકમ ચલાવે પણ રૈયત નો દબાય નહી અને જો રાજનીતિ ના જાણતો હોય તો તે વસ્તી હુકમ ના માને તેને મારવા જ પછી પોતાનો દેશ હોય અને કાતો કોઈ હુકમ જ માને નહીં તેને કરી જીવ પર રાજનીતિ જાણવી ના કાયા નગર હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહી પછી મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે કરતા હશે ને કરે છે પણ આમાં લેવાય જાય ને સમજ નાદાર છે આપડે રાજાનો વિચાર કરે છે પણ નાદાર થઈ ગયા એવું દેખાય ને માણસો વાતો કરે ને કઈ ભલે ભગવાન એવી હોય કે હું સમજું છું પેલું એના જીવ માં થઈ જાય અને પછી વાતો બચી કરે એટલે બાજલું ક્યાંથી આવે મળે વ્યવહાર ની વાતો કરે એમાં વાત કરતા હોય આવી તો આ કથા વાર્તા થાય છે આપણે વાત કરીએ ના લીલા ભેલા થાય ને અર્થ શું થયો આપડે જરાય નથી કઈ બોલે ને અમદાવાદ બીજાનો નાના હોય મોટા આગળ બધી જાતની કોટડીઓ ભોગવવાની આવે છે એ મારે હવે જવું નથી એમાં જેલમાં એટલે પ્રયત્ન એને કરવાનો ત્યાં જવામાં કોક ની આવે આ મને ખતે ન કરવું કે ન કરવું એવા વિચાર વાળા પગ ઓછા હોય તમારા વ્યવહાર માર્ગ પણ એવા નિશાન ની નોકરી હોય દાખલ થવું હોય તો સર્ટિફિકેટ લઈ ને આવે કારણ કે જમાનો સર્ટિફિકેટ આવડે છે ઘરી જઈ નામાં પછી કોઈ કાઢી શકતું નથી એટલે બસ રાજા થઈ ગયો એના કોઈ કઈ નોકાય સારા ગુણ આવે બંધ થઈ ગયા ચાલે બાકી નવસારી ત્યાં ધર્મ ના સ્થાનો હોય તો એક બે ખોટું દેખાય લીધું આપણા ઘરમાં આપણે નુકશાની થાય એ ઓળખવાની વાત આવી ગયો હવે એ પોતાના ઘર ની નુકશાની પોતે ન જાણે અને આને પાછું પાન પકડી ને ધેવો લઈ લઈ જાય અને સરવાળે ભેળો એટલો નઈ અને પકડાવાનું આવે તો એને પકડાવી દેલા ને ખબર પણ ખબર ના પડે રમુજી દ્રષ્ટાંતો આવતા શિયાળીઓ ઋતુ ભણાયું પશુ નામ સગા લીધો શિયાળીઓ એક ચીબડા નું ખેતર હળી ગયેલું ખો પણ ચકોર બઉ ધણી આની પાછળ આવે છે આની પાછળ આવે તો ક્યાંક દેખી ગયો ગયું ચીબરાનું તો તમને લઈ જાય લઈ જ તમારે બાયર ઉભું રહે હું કઉ ત્યા અંદર આવું તો કેમ કરશ આવડે ત્યાં હોય ધણી આવે તો બીજા કે ધોકા ખાય ખાઈ ગયું ઓઈલું અને ધોકા ઓઈલા ખાય આપડા ઇન્દ્રિયો ના અંધકરણ એવા છે કે આવડે લાવી કે લઈ જાય આવડાધીન ન થાય તો જોવા માંગે પણ આ જોવાય આ ન જોવાય એ આપડે વિચાર કરવાનો એ તો ઘેચી જાય કાન ઘેચી જાય જીભ ઘેચી જાય આપણે વિચાર આ ના કે કરવો પેલું વજન એવું આવ્યું ભણતો નવા દ્રષ્ટાંત આવતા ભૂલા પછી મુક્તાનંદ શ્રીજી મહારાજ ને પૂછ્યું છે પ્રથમ તો ભગવાન નું મહાત્મા સારી પેઠે જાણવું પછી ભગવાન ની ધ્યાન કરી ને વશ કરવું મેં ભગવાન કથા સાંભળી ને વશ કરવા અને પણ ગ્રામ્યખંડ ભગવ ને જ ગાય અને ભગવાન નો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે અને નાસિકા તે ભગવાન નું પ્રસાદી જે પુષ્પાધિક તેનું પણ ભૂમાર્ગે કોઈ ઇન્દ્રિય ચાલવા દે નહીં જે વર્તે તેનો દેહરૂપી નજર વિશે હુકમ કોઈ ફેરવે નહીં સાંભળે આ સંગો છે આય હતા એને કોઈ વચ્ચે ચોપડો ભેળો ને ભેરો નાખાક ક્યાંક જવું હોય તો ભેળા મોટે કાન જ નહી દેવાનું આમાં કાન દેવાનું મુક્ત સ્વામી બોલે છે નિત્યાનંદ બોલે છે મહારાજ બોલે છે એ સાંભળવા કરે તો મારી પાસે માણસ આવે બધી જાતના આવે એને વાતે સાંભળવી પડે પછી કઈ કરવી રડે જવાબદારી સ્વામી આવે કઈ છૂટા થઈ જાય ને તરત છુટા થઇ જાય કરવી ના છે ને અમારે જેવા અમારા જેવા એ બધી વાતો સાંભળવી પડે સરકારી નોકરી કરે મજાનું મકાન સારું હોય ઉપર પંખા એર કંડિશન હોય ત્યાં બેસી કઈ ચિંતા નહી જો વાપરે ખરા અંદર કપાટો હોય એમાં કોઈ જવાબદારી વાળી વસ્તુ હોય કે પૂછી એની પણ હોય નો ચિંતા એ મકાન ને અગ્નિ લાગે તો નીકળવા પ્રયત્ન બહાર ભાગે એ સમજ છુ બધા જ સરકારી એમાં રહેતો હોય અને એને કાન નુકશાની આવતી હોય ભાગે નઈ બાર નો ભાગે એ હમું કરવા રોકાય ત્યાં હમું કરવા રોકાય જો આપણે ભગવાન ની ઓળખાણ થઈ છે આટલું તો બધા જ્ઞાન બંગલા જેવી ઓફિસ હોય બળી જાય તો કઈ આવું ના આવે એવો કોઈ અને ઝોપડા જેવું હોય બળી ગયું હોય રડે બઉ વિચાર કરીએ ને કઈ કારવો નઈ ને જે કરવા જેવું છે એના આપણે બધા ભૂલી જાય વિચાર કરવા માંગે આપડે ઉપાડવી તો ભગવાન માં વૃત્તિ રે છે ને મારા ચોરા જે ઉડિયો એટલે પાંચ માણસો કાયા મારા નામ જાય મારે હું હૃદય માં મને હૃદય માં કોણ આવે કેવાય નહી તો આ કઈ કામ નો હોય તો ખોટી રાખી હોય તો પોતાની બેલે પાછા વળીએ તો વળે ખબર ન વળે સારી પેઠે નથી એનો વિચાર પેલો નથી માટે સર્વસાધાન મોટું સાધન છે એને થોડી નથી આ ઘર માં જ બેઠા બધા એનાથી છૂટવા માંગો ઘરમાં મેં આવીને રહી અને થોડી કોઈ ન હો તો આઈ સરાડી નો ખાલી છે આન મરાડાં આવવા ન હો દે એ વારાડી પર આવવા ન દે બસ કોઈ નવાકળ આટવો પડે